પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના ચૈત્ર નું દસમું ઉજના મૃતમ સ્વામી નારાયણાયણ હતા તથા ધોળો સેવ્યો હતો તથા ધોળો પેટો મસ્તક પોતાના મુખારવિંદ્રિયા પદાર્થમાં એવું હેત થાય છે તેનો વિયોગ થયો હોય તો પ્રાણ થઈ જાય અને કેટલાક ને સ્ત્રી પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેના વિયોગ કરી ભગવાન નો વિયોગ થાય તો ત્રણ જાય અને જેને સંસારમાં સાધારણ હેત છે તેને ભગવાન મળે તો ભગવાન પણ સાધારણ હેત થાય તે એ બે પ્રકારના જે મનુષ્ય થાય છે તો જયારે જીવ કર્મ કરે છે ત્યારે જીવ ની વૃત્તિ નો વેગ ત્રણ પ્રકારે થાય છે એક મંદો મધ્યમ વેગ પછી વળી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે વૃત્તિના વેગ માં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા બીજા હેતુ કરીને થયા જાય ત્યારે મધ્યમ વેગ થાય છે અને જયારે ઇન્દ્રિયો મન અને જીવ એ ત્રણે ભેગા થઈને પદાર્થ પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિ નો તીવ્ર વેગ થાય છે લાગે છે એવી રીતે જે જે ઇન્દ્રિય માં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તિ થઈ રહે છે અને એ જે તીવ્ર વેગ પદાર્થમાં હેત થાય છે ત્યારે નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે એને ભગવાન માં કેમ તીર્થ જયારે તીવ્રતા વિષય માં જયારે મંદ મધ્ય વેગ થાય છે કે તીવ્ર વેગ છે ધી માં એને કરીને થાય છે એના પૂર્વ નું કર્મ ને ના પાડી તો જોડાયે છે કે આ પૂર્વ માં છે તો કે ના એ કર્મ કરી ને થાય છે કર્મ કરી મંદ છે ને આપણે આપણી ક્રિયાઓ તો ચાલુ જ છે ને મારી વાત ક્રિયાઓ તો ચાલુ જ એમાં જોતા શું જોઈએ અર્થ બંધ બે એમાં આનું કર્યું છે એ તો આપણું ગુણ છે ઇન્દ્રિયો કરે છે એની સાથે ગુણ નો સંબંધ નથી ભગવાન બાજુ રાખીને હા તમે વ્યવહાર ની જેટલી ક્રિયાઓ કરો છો એમાં ઇન્દ્રિયો પેલી આવે છે પછી સ્વાર્થ હોય તો અંતર તમને અને એમાં જીવ અનુસરી જાય છે પણ કાયમ ની માટે આ ઇન્દ્રિયો નો ઢાવો જગત તરફ છે બહાર ગયા જાય આમાં જાનુ જ ન રે કઈ ન રહે એ અંદર તપાસ નથી એટલે ઉપલબ્ધ થઇ જાય છે ઉપલબ્ધ થાય એટલે આગ્રહ રહેતો નથી અને થોડું ક્યાં એવું જાય ખબર ના પડે કારણ કે અમને આવડે નહી આવડે કે માણસ માત્ર ને આવડે પણ માણુસે એટલે વાત આવી ને આપણે જ આપડે વિચાર કર્યું ને તો માલું ખાય કરવું હોય ને નક્કી થઈ ગયેલ મારું મજે દેખાણ કે આમાં આમ હોવું જોઈએ જયારે કઈ કરવા બેસી ધ્યાન કરવું હોય જ્ઞાન શું પૂજા કરવી હોય કંઠ કરવું હોય ખરેખર બે પાંચ મિનિટ પેહલા કઈ ચાદર થઈ જાય આપણે આપને થાય તો પણ ઓળખવા નાનાથી શું થઈ ગયા હોય તો છે. એ આવડે તમે તમારા હોય જરાક દેખે ત્યાં સુખી જાય અને એક ના ટકટક્યા કરો તો અમારે ઇન્દુઓ અત્યારે અંધકરણ ની સાથે છું કે જેવું સાથે છું એનું ઓળખે નહી એટલે એનો તરત જાય કરે હવે એની કે આવડે એની કે નાની ઉમર ન આપણે જેમ અનુભવ કરતો આવડે તો બેઠા હું કોઈ ને ઓછો ગુરુધામ માં વ્યા ગયા નાં આપણે ના ભણતું ભણતા ભણતા કરતા ભક્તિ માર્ગ પ્રયત્ન જ કરતો નથી સાધ્ય વસ્તુ પ્રયત્ન કર્યું કેટલું થાય ભગવાન ભગવાન ની દયા થી કેટલું થાય એની પણ એ આપડે જાણી ને ને પોતાને જ આત્મા રૂપે થવાનું એ એક એક જવાબદું પોતાને થવાનું છે ત્યારે દેખાય તો આપડે શું કરીએ છીએ એક સુધી એક ધારો આવે છે એમાં જો બરાબર પોતા પર ઉતારે તો એમાં પોતે પાર ઉતરી જાય ઓછી બુદ્ધિ વાળો માર્ગો પણ કરી દે આમાં આ માર્ગ તો કામી શકે બતાવે જાદુ શરીર હોય કામ આવે એવું જાદુ રૂકા માલ કામ કામ કરી દે અને તો પાસે સાધુ ને એ આપણને નડે થઈ રહ્યું કરવા દી હોય કઈ હેલું પછી હું આવ્યું જે પદાર્થ માં ત્રણ ઇન્દ્રિયો પ્રવર્તે ત્યારે મંદવેગ થાય અને જયારે મને સહી પદાર્થ માં થાય ત્યારે મધ્યમ વેગ થાય છે જયારે ઇન્દ્રિયો મન અને જીવ એ ત્રણે ભેગા થઈને પદાર્થ માં પ્રવર્તે છે ત્યારે તેને અનુસરી જાય છે એટલે શું આપણે જોવા લાગે કે ન જોવા લાગે એનો વિવેક કરે ઇન્દ્રિયો તો ભરે આવો ભાવ ન કરાય એ રીતે પાછી પડી જાય તો પછી લખ્યું છે નાની મોટી ત્યારે બીજી ઇન્દ્રીઓ એને અનુસરી સંગીત થતું હોય સંગીત બીજું કાન ના વિશે સંગીત તો કાન ને જો એટલે બીજી ઇન્દ્રિયો એને અનુસરી જાય છે એ નિયમ થઈ ગયો તીવ્ર વેગ હોય તો નિયમો તીવ્ર નથી તો વેગ એને ઓળખવાનું ભગવાન એની મેળો બધા માં જોડાય અને તીવ્રો ને તો આ કપડા બદલાવે કઈ ભગવાન મળી નહીં તમે કઈ છોકરા છોકરી ના સંબંધ જોડ્યા જોડ્યા કર્યું પણ તમારા સંબંધીઓ બીજા તરત અનુસરી જાય આખી આખી તમારી ના આજને ભગવાન ભજવા છે એટલે અનુસરી જાય છે ને બધાય એને બધા અનુસરી જાય તો અને ઈદ સાચો ન હોય તો એટલે અનુસરો કેવી રીતે જે માણસ માત્ર હોય ને લગાડવી જોઈએ પાછળ અંતઃ કરે ના ભલે ત્યારે આગળ આવે તમને એવો તમો હોય તો એ ભલે પણ એને એમાંથી તમુ ગુણ તો એની સ્વાભાવિક પ્રકૃતિ છે એવું કહેવાય તમુ ગુણી હોય તો ભલે ગુણિ હોય તો ભલે એમાં એ વિષય માં એવો તલ્લીન થઈ જાય બીજું કઈ જોવાનું જેને જેને જેયા સામે તમને તમારા ધંધો ભગવા માંલી બાબુ પછી ઇન્દ્રિયો અંતકર જેવું નથી પેલા એનું ચડાય છે જે ન સાધુ રામ હજી આમાં વેગ લાગુ હતું એના મારે તો વેગ લગાડવા કામ કઉ છું એટલું કામ નહી પણ આમાં ચાર પાંચ શું મોટામાં મોટી મુશ્કેલી ના જ કોઈ નહીં ઉપડે વાત નામ નહીં પણ એ ઉપડે નઈ મારી બાષ થઈ ગયો કેટલા નીકળે છે ને નાનપણ નો એમાં રડવું આવું નહીં ભાઈ રોડિયા ધૈયો આ બબે ને એ ઉપર ઉડે ને આ મશીન તમારે ગો ઉપર તો ઉપડે ને હા તું લઈ તો ઉપર ને હો બોલો મૂકી હે સલામ આવી જા રે હાજી આરામ જો આમ લાયા ઉદ્યોગી જે ક્યાં ભાઈ તમારે કાઈ પૂછવું આવતું તમે શું પૂછાવે કે મોટા મેંદર ને બરાબર બતાવ્યું ને તમારે સામે મહારાજ હે મહારાજ તારે તમે આ પણ આપનો વિઘુરને યાદ છે આપનો વિઘુરને વ્યવતાયડો રહ્યો મને ખબર છે ના કે જાતા લસુર કુમાતા જાનતી આવી નહોતી બધું માના ખબર છે પોતે ભંતા કરતા હા બોસ એમાં ભંતાતા કે છે થી આના હવાયરો છે શું એને બાપુ લઈ ગયા નહો નાનપણ માં ઓળખે તો નઈ એટલે એ ગુરુ માની લે પણ ગુરુ એવા મળ્યા હતા ને કે આ બધું ખાડે જાય બીજો કઈ જવાબ નથી એ બધું મને ધ્યાનમાં બે જણા હતા બે જણા બે જણા હતા ને ભગવાન ભગવાન ઠીક લગાડવાની વાત છે ભગવાન દ્રષ્ટાંત તો બદલું આ સવકું નતા ન હોય આપના કોમ બેડ્યા હોય પાણ કે મેલે પાણ કે મેલે વાઘડાને વાહલા મરાની કટી કટી હોય બંદુ હોય પાણ ઈ કેવી રીતે ડળેગા એ કોને સમજ કોને છોકરા ફેરવે પણ ફેરવેકળે પણ એ ફેરવે તો આવે છોકરા એને આમ ઠેરવે આમ નો ઠેરવે જમીન ને ના ભટકાય તો અવાજ ના ઉતરે એ બાજુ એવું ચક્કર ચડી જાય એવું ફેરવે આનું ભંગરું બઉ સારું થાય છે સાબુ થવા આવ્યા પછી આ વેગ ચડ્યા હોય અમે નથી દેખાતા એટલે હું આ તો રોટલા ખાધા ના રોટલા આવડી ગયા રોટલી આવડી પરીક્ષા પેલા પાસ કરવી પડે ને બેહાડી અને એક મિનિટ માં છ હજાર એવો રિશન પસરવેલ કુર્સી માં છ હજાર ઉપર ભમણ થાય બધું જોવા માંડે હવે ખાંડ કરે ને ત્યારે એ ગોળ નો નાખે પાણી પછી આમાં ફરેને ભાવ માં અત્યારે હવે જોઈએ છે બે રૂપે વર્તે છે ત્યાં સુધી સર્વે છે ત્યાં સુધી સર્વે એનું ઉડાડવું પડે ને ઉડાડવું પડે અને એક ઇન્દ્રિય માં તો થતું નથી ત્યારે શ્રીજી મહારાજ બોલા છે દેશ ક્રિયા ધ્યાન શાસ્ત્ર દીક્ષા મંત્ર અને સંગા ને યોગ્ય કરી ને સુખ અશુભ આચરણ થાય છે જો આમાં જોડાય છે તો ભગવાન માં કેવી જોડાય છે ત્યારે ચૈતનંદ સ્વામી એ પૂછ્યું છે કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું પછી શ્રીજી મહારાજ એ ભોજાજે બહાર વસે છે ને પોતાના અંતર માં પણ વર્ષે છે તે જયારે અહીંયા વર્તતો હોય ત્યારે ભગવાન ની મૂર્તિ અહીંયા નહીં કલયુગ નો ભાવ વર્તો હોય ત્યાં કરવા બેસો તો થાય એ કોઈ ભાઈ માટે ત્યાંથી આગળ પાછું ખસી નહી એટલે શું હવે બે રીતે ના જોગમાં ન રહેવું આગું પાછું ખસે ને સર એ બળવાન થઈ જાય આવડું હોય કઈ ન થાય મારી પાછું આ મારી ભાવ એનો ઉપાય ન હોય રીશમ કાળ હોય ત્યાંથી ભાગી નિસરવાનો જુદો અર્થ છે હું ભાગી છું ચોક નો ભાગી છું સ્વતંત્રતા આપણા સ્વતંત્રતા સ્વતંત્ર કેટલા દેશ પડ્યા છે ઉપલબ્ધ ખરું ના કેતા હોય કાળ માં જીવન ચાલ્યો ચાર વર્ષ તો વિચાર કામ કરવું પણ ભૂલ ન કરવી જોઈએ સહન કરવું હોય આ મંદિય ને કરવાના છું વધારે મેળ કરી લીધો હોય અને એ રસ્તો લેતા અનેક આવર આવી રેવાના કેટલું સહન કરશે એ પછી આ રસ્તો લીધો એમનું ફળ અત્યારે જો બધા જેટલા અટો આઈસે મારી પાસે કોઈ આવે ને કાન જોતું હોય અને કોઈ હોય ન પડે એનું એ કામ છે આપણું બેઠા એમાં દર પણ બતાવો એ દર પણ હારું ને આ દર પણ હાર આધળા ને બતાવું અત્યારે વર્ષની તપાસ ચડ્યા પછી એકલા ને કરવું પડ્યું કરવું પડ્યું છોકરા તૈયાર થતા ક્રિયા વિના કોઈ તૈયાર થતો જ નથી આને જયારે જરા ક્રિયા આવડી હોય તો એનો તમને આવજો મને સમજાવવા આવે તમે ભૂલો છો માર્ગદર્શક બને આગુબાથી આવડે ને હું વાંચનારા શું જાણે જાણે સાંભળનારાયું શું જાણે બે લાડુ હારા તો વખાણ કરે અને ત્યાગાયું ના મળ્યો નથી આનું પ્રમાણ કરાવો તો આમાં શું પ્રમાણ તમે કરાવ જા ભગવાન હું તો દેખતો નથી હશે બે બાજકો ઉપલબ્ધ જ છે કારણ કે જીવન એ બિચારા માયા માં ખવડાયેલા પીડા થાય ત્યારે ભાવ જ આવે ની વાર્તા ખરા વિચાર કર દુનિયા ને તમે રેતી શકવાના છો એવું કરવાનું નથી હવે કેમ એનાથી ભાગી છું કેટલાય વિચાર કરવા પડે તમારે અંદર લુભાઈ અનુરૂપ સ્વામી ના ગુરુ ગણાતા વકીલ હતા તમારા ગાદલા માં નામ વાંચી લેજો નામ વાંચજો ઘર ના વાસણ તપેલા ડબડા જેમાં નામ વાંચજો સ્વામિનારાયણ મંદિર જુનાગઢ છે ચોરી નો માલ તમારા ઘર માં રહ્યો છે અને વાત એ હાજરી આવડે સાદુ હારું ગાદી મોકલી દોઢ હારો મોકલી દો તમારા માટે સારી વસ્તુ નથી હોય કહી રહ્યા હોય એવા ઊંડા આવે ઓળખવા જક્ષ માર્ગ માં કોણ ભૂંડા અંધાકરણ તમારું ક્યાં ખોદી અરે ભાઈ એમાં સમજવા જેવું છે ભાવ ના બદલાવ ભાવ બદલ્યો ને એટલે ઇન્દ્રિયો અમદાકર માલી શીખવા દે તો આ ભૂંડા દોષ કહેવા દે આપણે માટે તો આપણે માટે માર્ગદર્શિયો આ આ મને તૈયાર થાય કે આપડા કરે તો દુર્બળ થાય પણ મન થોડું દુર્બળ થાય એ દુર્બળતા લાવવાની માટે તો રાત્રિ આમાં જોયા કરવું હોય તો ગમે તો એને નડશે અને આમ મેળવ્યા પછી કદાચ થશે ઇન્દ્રિયો અંધકરણ ના એને નહીં સાંભળ છે પણ હવે આપણે તમને કહ્યું આપણે તમને કયું એવા ગુડા દેશ તાલ માંથી હું જરા ખસો ખસો એટલે લાઈન બદલી તો આ કેટલા સુખ્યા થઈને બે મને શું દુઃખ છે એ એ વિચાર તો મને આ લડત લેવાની વાત એની આગળ જીત્યો તો જીત્યો કદાચ હમ કહ્યું કારણ કે વધારે કનડે ત્યારે ધણી જાણે વાણિયા બ્રાહ્મણ ધનિ જાણે ગાને વાણિયા બ્રાહ્મણ નથી એટલે આને તો કનડા એ વાત આ બધું જોવું નહીં આ પોતાજી આ કોઈ દિવસ આમાં હવે આપણે જેમ બચવું એટલો જ રસ્તો લેવો આપણે જેમ બચવું આપણને હેરાન કરશું થયું ખરામ ને કેમ બોલાવી ને પસંદગી ગરીબો નશોપ્રકાશ જોઈએ હરિપ્રકાશ જોઈએ હવે આ પરીક્ષા તો આગળ લાઈન બદલાવી થશે નહીં પણ જગાખ હું એમ કે છે કે નાસાતવાળા પર દુરિયા છે આવડા નો છે હવે આવડે આટલું પડે કેટલું જેવું શીખ્યો છે માથે ત્યાં સુધી ના થાય તમે પડવા હાથી દેતા નથી એમાં પાછો એવો વિચાર હોવો જોઈએ મારી ભૂલ પરિણામ આવ્યું એમ એને જોડું છે તો ભૂલ છો કે ફલાણો આડો આવ્યો એટલે આમ છું એમ જે કહેવા બેઠો એ ખોવા બધા આવે ભાવ થાય હું નાંદ આવ ખબર પડેડા પાટ ના થી બેઠા છે એટલે સ્વામી મોટા ઊંચી પાટી બેસે એટલે મોટો સ્વામી કહેવાય જોયું નથી અને એને દુખ આનંદ હતો એને કોઈ વારો ના થાય અને ઓલા ભરવાડે એની ખુશીઓ રાખે ખરેખર માં બીજો માસ મારી રાખતો સાધુ ને રૂપાળી વસ્તુ કઈ ના લગાય એટલે જાય ની મત નાખી દેતા એટલે માથા ઉપર હોય અને એ પુસ્ત્રી નાખી દે આટલું જુનાગઢ માં એ કુસડીનો એક કુકડો હતો ક્યાંક દેખાઈ ગયો પેલા આજે ગયો બોતેર જણા હતા પડ્યા બ્રહ્મચારી ને બ્રહ્મચારી ભણનારા ને આજે પ્રસાદી હંમેશા વેચે એ બે જરા ઓછી આવી તમારે જેમ કોલેજો નો વાંધા ને બોલવી એટલે વીજ દરે પછી હડતાલ પાડી એટલે બારી બોલાય ગયેલા કેમ આજા ને તો બ્રહ્મચારી પ્રસાદી ના એટલે બ્રહ્મચારી નું દેખાય એટલે બ્રહ્મચારી ને કરવા આવડા ને પાડી મારી વાહ પડે બધે પછી આમ વિચાર કરી ને ખંદી સાધુ તો જગતમાં પણ એ ચોક માં હળુ હળુ પણ ખેચેડો મજ સ્વામી પણ મારે નિયમ છે આરતી અષ્ટ નિયમો નો બોલાય નો અનાજ નો ખવાય એનું કેમ કર મને જુનાગઢ માં નું હરી બોલતા આવી ઉભો એને બોલાવી દો અવિલા નું કોઈ બોલી ના હોય આવી બધું કરવું જ પડે નહીત નહીં એમને બ્રહ્મચારી દીધું પછી આવડે બધા બોલે અહીંયા જરાક થાય છે ભેગા થઈ જાય છે મારાચનામ મુ તમે સમો છો ને લખાય તો એટલા તું કઉ છે ને કાને તો જાય અને કેટલીક બાબતમાં મારા વખામ થાય એટલે હું જાગી નથી વિસ્તાર પણ આ બિચારા સમજે કે ભગવાન કુશળતા પ્રાપ્ત કરવી પડે ચાલુ એવાય પછો એ સમજે પછી જડતા નો આવી જાય જડતા નો આવી જાય ભેગભાઈ જડતા જો આવીને કોઈ શું કામ કરે તમારે ઓલા દાતરડા ને કામના આપે હથિયાર હું કરું હેવી રીતે થાય ઘર માં એને પૈરી એવી મળી છે રાત્રિ જઈને બીજા આવે ત્યાં કંટાળેલો એના ભાઈ બંધ ને તમારે ઘર માં આ બહુ હેરાન કરે અને ક્યારે ક્યારે તો એવા ભાઈ બંધ પડ્યો પડ્યો કઈ ભૂકડો ગરીફ નો ભાઈ એમ તો રોકે નઈ એમાં નથી બોલી તેવો ખાવા તો વધી કાઢું હવે ઓલી બરાબર ઓલું દરણું ઉઘરાવી મારી પથારામાંથી કાઢી દામડો એટલે શીખાથો જેવું કર્યું અને કઈ બોલતી હશે હેરાન થઈ ગયો આંખ કાઢે તો આવી કાઢે સમી દેવું માલિ અહીંયા આવડા ને શીખવી દેવી આંખ કાઢે ઓપાઈ ये आते क्यों वारते नाना मारी मारा जी है गजानन महाराज